જેની દોઢ લાખ વર્ષ ની ઉંમર અને જે જીવતા છે આ જાર છે તેને મારે શું ના કરવું પડે ભાઈ પૂછે છે કે જેમને જ્ઞાન થાય છે એમની પાસે માયા રહે છે ખરી માયા જાય તો જ્ઞાન થાય થાય માયા ઉભી ના ને માયા હોય તો હજી દુઃખદ છે ને ભગવાન ની માયા બધી જતી રહી હતી ક્યાં ની ક્યાંય બીજે લોકો કોકલી જોડે ત્યાં કોઈ યાદ જતી રહે અત્યારે માયા મારી હાજરી માં તો અહીંયા બહાર ઉભી હોય તમે બહાર જશો પાછી માયા માથે સિંગડા માયા મોટા મોટા સીંગડા છે માયા માથે સીંગડા લાંબા નવ આડા તેર ફૂટ લાંબા સિંગડા છે आगे मार्गड़ा पीछे बारे लात <laughs> <laughs> के अमुक मणसो भक्ति करे कार्य सारा करता अमुक मणस एवं कार्य सारू करे અને ભક્તિ કરતા નથી લા માટે કરે એમ કઈ બની વાત ના ભગવાન કે ગાડા નથી એના સસરાસરા ને મૂર્ખ બનાવવા પણ કે ભગવાન કે મૂર્ખ બને ભગવાન કાઢ્યા નથી તમારું સુખ ઘે બેઠો આવશે જેમાં દાડી તમારે ચિંતા કર્યા વગર આવે છે એ રીતે બધું આવશે અને આ બહેનો છે તે ચિંતા કરતો હોય ના આવે સમજો ને મેળ પડે મેળવી આ બધી વાસ્તવિક વાતો છે વાસ્તવિક ચોપડીમાં વાર્ષિક વાતો હોય બધું વેપારી વાતો હોય છે બધા ધર્મ વેપાર પહેરી ગયો છે પૈસા ની લેવડ દિવસ ભાઈ પૂછે છે કે કયા ધર્મ માં પૈસા ની લેવડ દેવડ નથી કયા ધર્મ માં પૈસા ની લેવડ દેવડ નથી જો પૈસા ની ના હોય તો આપડે તો આ કરો તો તમને લાભ થાય અમારે પૈસા દેવડ છે તો પધરામણી કરે ને તો અમારી પધરામણી ના દસ હજાર રૂપિયા લેના શક્તિ કોને હોય ઈરાન કાચ ભેગા કર્યા હોય ઈરાન ઓળખાયેલી શક્તિ ક્યાંથી લાવે બેન પૂછે શું ધર્મ એટલે શાંતિ જાય નઈ એનું નામ ધર્મ થાય નહીં એટલે ધર્મ એનું નામ કે શાંતિ ના જતી રહેવા જાય પાણી ભાઈ પૂછે છે કે જ્યોતિષ વિદ્યા ઉપર આપનો શું અભિપ્રાય છે જ્યોતિષ માટે આપનો શું અભિપ્રાય છે જ્યોતિષ જ્યોતિષ સાચી વાત છે પણ તેનું જાણકાર હોવો જોઈએ જ્યોતિષ વાત સાચી છે પણ માણસ નું જ્યોતિષ ક્યારે જોવાય મરેલો હોય તો જીવતો મરેલો હોય તો જ્યોતિષ જોવાય જીવતો જીવતો હોય એ તો ફેરવી નાખે એ જ્યોતિષમાં કે ફેરફાર કરેખવ જ્યોતિષ એટલે મરેલો જીવતો હોય ને ત્યારે બધું સાચું પડે મરેલો જીવતો હોય પડી જાય તો મરેલો હોય એવી રીતે મરેલો જીવે નઈ તો બધું જ્યોતિષ તો મારે બધું જ્ઞાન લીધા પછી મહાત્મા ત્યારે શું કરીએ એને જેવું કશું મનમાં ભાવ અભાવ કશું ના થાય ચાલુ સમજ પડે પછી લાઈટ છે તે બોલી ગઈ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ મળ્યા બધા પુસ્તકો દસ ચાર બે લાખ ના પુસ્તકો તો તો હું લઈશ કે છે હું લઈશ કે પૈસો બેન પૂછે છે કે મરી ગયા પછી ભૂત પ્રેત થાય એ વાત શું સાચી છે જીવ મરી જાય પછી ભૂત પ્રેત થાય છે એ વાત સાચી છે સાચી બધું સાચું કચ્છ ખોટું હોય ને એમ કચ્છ ખોટું દેવ છે દેવીઓ એ બધા દેવીઓની ના છે અને પ્રેત એ પ્રેત એકલી વસ્તુ જુદી છે પ્રેત કોને કેવાય હજાર બે હજાર માણસો હોય તેમાં એકાદ જતા બધી અધૂરી રહી જાય તો એને આ દેહ મળે નઈ એને એટલે યો ની પ્રાપ્ત ના થાય અહિયાં દેહ સુ પ્રાપ્ત ના થાય એટલે દંડ મળ્યો હોય વર બે તેને એમને વગર દેહ એ ભટકવું પડે ભટકવું પડે ભટકવું પડે પણ ખાવાનું શું થાય ભૂખ તો લાગે જ આ દેહ ના હોય તો ભૂખ લાગે ઊંઘ લાગે બધું લાગે પેસીને ખાવું ઊંઘવું પડે તો જે ખાતો હોય તો ડબલ ખાય પ્રેત કેવાય અને ભૂતિઓ ની તો રૂપ લઈને આવે વાઘ નું રૂપ લઈ ને રૂપ લઈ આ જેટલા કહેતે રવા પૂ તો આતા નથી એ તો એક્ઝેગ્રેશન છે બધું ઓર 100 વાતો થઈ ને એક જ જગ્યાએ સાચું હોય છે બીજું બધું ગપ્પા ઢોગા છે એ થઈ કે કે છે તો બરાબર આપણે મેળા પછી આ શ્રાદ ને બધું આપણે રીત થી કરીએ એનું મહત્વ શું શ્રાદ્ધ શ્રાદ્ધ કરે છે ને બારમું કરે એના બધા શું મહત્વ કરતા ભટકે ધર્માદા કરવાના તો બંધ થાય જાય શું એટલે પછી આગળના બંધન વાળ આ બંધારો એમને વિચાર કર્યો કે આ લોકો ધર્મ કશું કરવાના નથી ધર્મ ના માટે પૈસો જ વાપરશે નહીં હોય તો નહીં વાપરે અને નહીં હોય તો એ નહી વાપરે એટલે એમને કહ્યું કે ભાઈ બાપા મરી ગયા એની પાસે બાપા પોતે એટલે હર તું હરાત હરાય ને બધું આ કર્યો તે હજારો રૂપિયા ખર્ચ આવડાવે સરસભ ને એટલે બાપા નો સંપર્ક કરે ના કરે લોકો એને તે તોડી ખાય કરાય ને સરસભ ધર્મ કરે પેઢી હવે ચાલે એટલા માટે પોતાના પૈસા છોડી ને પારકાને આપવા પારકા ખર્ચે એનો ધર્મ તો બાપા ને કહોચે નહિ આ લોકો નિરાપા ને પહોચે એટલે બાપા તો ગયા એ ગયા ઘી તો ખીચડી નતો મેલતો બાપા ગયા ત્યાં ઘી તો વધારે મેળ જરા મો શું મૂકે છે અને પછી હે બાપા મરે તે પેલા પોતે પોતાનું કરીને જવું જોઈએ પોતાનું ના કરે ને એ બધા ફસાયેલા શું કહ્યું પોતાનું કરવા માટે જગત છે વધ્યું ઘટ્યું એ શું કરવાનું માટે પહેલાથી જ કરી રાખજો પારકા સારું જીવજો દુઃખ હોય તો ના જીવશો પણ સુખ હોય તો આવી જ ગયો ને ભાગવત ની કથા સાંભળવાથી આ બધું ગોઠવેલું છે તમે સમજી દેજો ને ગોઠવણી કરી છે આ અભૂત સમજણ પાડવા માટે અભૂત એટલે શું જયારે અમેરિકા જતો આવડતું નથી જયારે કહ્યું નથી એવા જૂના જમાના માણસો ને મહત્તમ વધારે કરવા માટે બધું કહેલું છે ભાગવત નું મહત્તમ વધારે કહેવા માટે માણસ બેસતું અંદાજ આવે આ રીતે બોલે તો આગળ નાસ્તો કરે બોલું પાછું ભૂલી જાય તમે સમજ ને તો એક જ દાડો જો કરે ને તો પોતે પોતાની રીતે મેડિટેશન કરે છે એ આ લોકો ના બતાવેલા ટ્રેડિશન થી કે <coughs> रिचुअल्स मानता मेडिटेशन हूँ मरी रीते मैं समझा हूँ मेरी जाते करूच छूर एना मैंने घड़ो फायदो था था थे गमे त्यार उठता बेसता गमे त्यार करू कसू नहीं अमुक टाइम आई रीतना करू દાદા ને એકલા જુએ ને બહુ થઇ ગયું શું કયું બીજો કોઈ પણ ધ્યાન વર્ગો ને તો ધ્યાન રસ્તે જતા આવતા આખમીસી ને દેખાય એ સાચું એમનો પ્રશ્ન એવું છે दादा मार मार्गदर्शन स्टेशन वो, के के वो मारे मारे मारे भाई જાય ની પ્રોબ્લેમ ઉભા થયા જ કરે પ્રોબ્લેમ ઉભા થયા જ કરે એટલે પોતે કોણ શું તો બીજો કોઈ રસ્તે નિવેડો નથી બીજા તમને હેલ્પિંગ છે શું છે દાડા નીકળે શાંતિ થી એ સારું કેવાય આ ના હોય તારે શાંતિ દાડા તો ને સર્જે ને બાકી છે તો હું કોણ છું એ જાણી છે ને તો નિવે અને એ ના મળે તો આપડું જે કરો છો એ તમારે કર્યા કરવાનું આવરણ નું પુસ્તક એકાગ્રતા કરો એટલે ધ્યાન ઉત્પન્ન થાય એમાંથી खरु ध्यान को ध्यान विषय जरा समझ आपो ने सान को समझा सा <laughs> પછી કસે નઈ એમ ધ્યાન કેવાય ખરું ધ્યાન આ તો બધા બનાવતી બધા એટલે તમારું ધ્યાન તો અત્યારે શ્યામ હોય ધ્યાન માં હોય બધા કામ કરવા છતાં નિવાયક નું ધ્યાન હોય એમ આમ ધ્યાન કેવાય ખરું સમજ ને આ બીજા બધા તો આ ઇન્ટોક્સિકેશન આપડે માદકતા ભક્તિ એકાગ્રતા રહેતી કેમ નથી માયા વિચારી શું કરે છે માયા બગોશો નહિ એને વિચારી શું કામ છે માયા છે આવે ગમે નહિ નહીંક તૂટી જાય એટલે ગમે નહિ એકાગ્રતા રહે નથી તો મન મન લેશે ડરી બધું મન લપટું પડી ગયું છે નહી એવું જશે એવું જશે ના જોજો વેલ્ડિંગ કરાતો હા નઈ તો ઉપાય મન લપટું નહીં પડ્યું ત્યાં લપટા પડી ગયા છે તો તમે ઘણા ત્યાં દે કે માની લેવું પડે કે આપી જશે એટલે ઘણી વાર માની લેવું પડે કે એને આપી જશે હે ગણી માની લેવું પડે કે એને આપી જશે मन कई लपटू नहीं पड़ी गांधी डॉलर गमे भगवान गमता भगवान गमता हो तो एकाग्रता रे તમને ડોલર વધારે ભગવાન તો ઠીક છે ઠીક છે હા એટલે ભગવાનુશન કરોલ્યુશન ભગવાન કર્યો છે દુનિયાના નવ્વાણું ટકા લોકો ને એવા પ્રોબ્લેમ હશે એ પણ તારે જ આ ઘુસાયે હશે ને તેની ગુજાવવા ભગવાન પર પ્રેમ વધારો અને તો બધું કામ દાડો કરશે ભગવાન તો તેમ વધારવાનું કહીએ દેખાય છે ભગવાન ની આજ્ઞા પાડો સારા કામ કરો લોકોને સુખ આપો એટલે ભગવાન પ્રેમ ઉત્પન્ન થાય છે પછી એકાગ્રા દેખાય તો પેલા પ્રેમ ઉત્પન્ન થાય भगवान हाँ बताइए जब जो बताइए બધું તમારે ગુનો કોનો આગળ કોણ ગુનેગાર છે મારો વાઘ હા જેનું લઈ જાય છે તેનો ગુનો જેની પાસેથી લઈ જાય છે તેનો ગુનો જઈ જયારે એટલે ભોગવે એની ભૂલ કોની ભૂલ હા ત્યારે ભોગવવું પડે ને તારે જોવાનું આપડી ભૂલ હતી કોકની ભૂલ નું આપડે ભોગવીએ એવું ભોગવવું પડે કો અને તમને ગુસ્સો કયો મળે પણ જો મને અમને લાગ્યો ચલતી આપણા છોટા હૈનિ આય હૈ ઉદારી કલ જોગ મેં ઉદારિકલ બેર ચેકબુક લાય હૈ टोपी वाले हमारे हम है तुम्हारे नमाज कर हमारे नमस्कर जय सचिद दीपक भाई तमाम का दानो मानो पोता સાત ચોરાસી સવારે ઇલેબેનો એનો માર્ગ બધો બતાવી દે મુખ નો માર્ગ બતાવી દઉં તમે તમારા આપડે એમ જ કેવા મારા મલ મુકવાનો પાછું આવું કહે એન કે તમે કેશો તમે કરશો હા એ તો બધા કર્યું નથી આપડે આમ કરી રહ્યા છો આપડે એમ કેવું કે સાહેબ જો મને કરવાની શકશે તમારી પાસે શું છે આપડે એવું કેવું છે મને ડર દાદી ને કે લોકો વિચાર ખબર ખબર ડાક્ટર દેશે દવા તમારો અમે માન રાખી હતી તમારી સામે બોલતા નથી અમારા બોલાવી નહી શું કે તમે જો અમારા થી હોય તો તમારી પાસે નહી કરતા નથી કેમિલા બેનિલા ઉર્મિલા पैसा जता रहे गुनाकार मनस दिखाय હવે એ ખરેખર નથી આ હાથ માં બે હજાર જોડે ની હતી અને આ હાથ માં હજાર ની હતી હજાર રૂપિયા પકડી જાય તો હિસાબ જવા લે જ પકડી ગયો એટલે તમારે અહિયાં આગળ મારા કરે એટલે ક્ષમતા રાખવાની અને કર્મ થી છૂટી એવું માણ કરવાનું છે એના કરતા તમે એમ જ કહો કે ત્યાં હા શક્તિ બધી માગો મારો એના કરતા તમે એમ કહો મો કરી આવો તો નહીં આપો કરી નથી બદલાઈ ગયું હા શું કે રસ્તો કરી આપું ભાઈ એટલે પછી તમારે પછી મારી આજ્ઞા મળે આમ નિર્ણય ખબર રીતે દુનિયામાં ના હોય એવો ચાલ મળવાનો પછી આખો લાવે ડોલો લેજે તો ખબર પડી જાય નઈાંતિ થાય આપડો હિન્દુસ્તાન ક્યાં જઈ રહ્યો છે હિન્દુસ્તાન ક્યાં જઈ રહ્યો છે ભારત મૂળ જગ્યા અત્યારે આટલી બધી કેમ ખુનામી અને સારી જગ્યા એ હિન્દુસ્તાન બેસી દે છે પણ પેલા ફટાકડા ઉઠ્યા પછી ફટાકડા અમેરિકાના રૂષિયા પાકિસ્તાન ફટાકડા ફૂટ્યા પછી આ દેશ માં बाबो बल थोड़ी थोड़ी वे विसई जाए तो दाए। तो दाए મારી પાસે છે ફરી બોલાવું નઈ બોલાવીએ એટલે ના ખાય આવું ના કરવું પડે હું તો અમારે અમને બીજા બીજી કળાઓ આવડે બઉ આડું થયું હોય ભૂખું થાય તો ના ખાય એટલે અમે પછી એના ભાઈ મૂકીએ પછી તમારાાવી એકાદી આપી દો તો બધા ને સુકેલાઈ જાય ને બહુ ગરજા હોય તાર રિહાય એટલી બધી ગરજ એટલે શું ના સમજો બહુ ગરજા હોય ત્યારે રિસાય આપણે ઘર જ નહી દેખાડવાની ઘરજ હોય ગરજ ત્યાં કરના ઉદય હજી બનવા હજી બનશે એની ગરજ કેટલી અને બધા કરના ઉદય જ છે ઘર દેખવા ચડે ઉઠતું આવડ્યું છે તમારે રમકડું બીજા ને આપી દે એની બેન નું ધ્યાન રાખે બધું આમ તો દિલ નો આમ દિલ બહુ સારો છે પોતાનું રમકડું બીજા આપી દે એની બેન ધ્યાન રાખે થાય તો હરી આપી દઈએ પછી પછી ના આપે પાકા પેલો વાંચ્યો જો ને ચાલી વર્ષથી તો અગાસ જતા કચ્યું નઈ એક જ દાડા માં નહીં સરસ રાખ્યું છે તમારી પાસે આવી ગયેલા છે વાતો થઈ ને તમારી એમ્પ્લોઈઝ દરેક ની સાથે કામ લેતા નહી પણ રહેતા આવડવું જોઈએ આ તો અમારે શું આજે સવાર માં અનિલ નો ફોન આવ્યો હતો જેક્શન થી બાકી બધી અશાંતિ થઈ ગઈ છે જોઈએ એટલે નીરુબેન ને મેં પૂછ્યું કે એની કળા શું તો નીરુબેન કે દાદાજી નું સૂત્ર છે કે એડજસ્ટ એવરી વે પણ છતાં તમે અમને જરાક બે ચાર શબ્દો કેવા આપણને આવડે છે માણસો જોઈ ગયા એમ માણસો મારવાનું ખરું જોડે આવડું ના રેતો આવડે તમે આપો ને અમને જાણવું છે કઈ રીતે બધા ધારો કે પચીસ ત્રીસ માણસો પાસે કામ લેવાનું હોય મોટું મન રાખવાનું સંકુચિત મન હોય પડે નઈ લેટકો કરવું પડે લેટકો ના કરવું પડે જીવો ને જીવા હા લેટ ગો કરવું પડે અરે કોણ લઈ ખરું બસ ચાલે દેને ચાલ તો તું મો પાડવા નહીં લઈ લે લે લે લાકડી હવે માર હે કરા ને તું માં ગઈ કે કેમેરો લેવા ગઈ છે એમ બધું ખબર છે સીતાના કાઈ અરે દીવ સંતાના માં સપની આપવા હોય मेरे एम नहीं कैलेष ने शिखामन रूपे कई टेकनिक अपे भविष्य में जयटो थ હજુ ફરી છે એટલે બધું આવડી જાય છે એનું કઈ ગણિત ના હોય જોઈને આવડી જાય એટલે બધું આવડી જાય નાસી અહી નાસવાનું નથી હોતું અહીં છોડી દેવાનું હોય આ કિલો પાસે આપડે છોડી દે પછી જતા પછી આપડી વાત મુકવાની પછી રજૂઆત કરવાની એક બોલી લેવા તો પેલા જ્યા ગી છે ને તો નથી કોણ લડ્યા કોણ અંદર ને અંદર તમે બતાવો હવે એ તો તમારી તમને પૂછવા માટે રાખે અઠવાડિયું થાય ને આપડે આપવા મળે ચર્ચી હોય તારી પછી ને પછી વગાડવો ખોટું કર્યું છે હીરા ધંધા કરજો હીરા ધંધામાં તો દાદાજી આ ખરી નો ગ્રોથ કેવો હોય જોયો નથી દાદાજી જોયો તો છે અહીં તો કી રીતે ખબર પડે અહી કયો રંગ બતાવીએ મને બતાવો તમે બતાવ્યું જે રીતે બતા હોય એ રીતે દાદાજી શનિ જેને શનિ તમારા ધારી ને તો તમારું સત્ય કર્યું સત્ય કરી દે ને ન ધાર્યું ના દાદાજી કામ તો કઈ નથી ઘણા એવું કે શનિ નો ગ્રહ એમ કે બહુ ખરાબ હોય છે કે તો જે કોઈ ને નડતો હોય આ ગ્રહો વેચાય ને એ ત્યાં